સોના ને મધ મારા પાંચસો વર્ષ પછી હાજી મત ના ભરતા નથી આજુ નું ગાંઠા હતા પેલે થતો નથી એ બઉ દૂધ માણસો એવું આટલું હિન્દુસ્તાન નહીં બે માણસો બાઠે જ નહીં ને આધુન પછી મૂર્તિ ને લઈ મૂર્તિ વડે નહીં કે નહી અને જયારે દિવસ તારે આપણને ઠંડી ને ઠંડી લાગે વાંચ્યો વાંચો બધું અને અથડિયા તો હું લાગે જાગૃતિ કેવાય હા એવું જાગૃતિ એટલે જાગૃતિ તો હોતી નથી કહ્યું તન્મુખતા એટલે પોતાની સિન્સીટી શું અમે આપીએ જ છીએ જ્ઞાન લેશે એની સિન્સીટી જાગૃતિ તો જાગૃતિ તો હોય છે એમાં જાગૃતિ અમા જાગૃતિ હોય નહિ પણ સિન્સીયરિટી અમે જે જ્ઞાન નથી શબ્દ એ શબ્દો નહીં તેમાં બે કેટલાક તો ઊંઘી ગયેલા હોય મારે ઊંઘી જાય બઉ ઊંઘ આવતી તું ફૂલો નાખી દેવા નકામ પછી આ ના એવું ક્યાં ને જગત ના મારુરત નથી તમે જગત પોતા સિંચર જ હોય તમને તમે આ સિન્ચર કરો તું જ્યારે તમારું તો આમ તૈયાર છે એ રીતે તમારા માટે બધી રીતે તૈયાર છે તારવા માટે તૈયાર છે ઉદાડવા માટે તૈયાર છે તમારે ચિંતાની તો રાખવાની જરૂર નથી ઓગણત્રીસ દસ ઓગણીસો સિત્યોતેર જેવાનો એવો વિચાર કરવાની જરૂર નથી ને એવું આપણને ક્યારે મળે એનો વિચાર કરવાની જરૂર નથી ક્યારે મળીશું એનો વિચાર કરવાની જરૂર હોય ચાલો કદો પેલો છે અને જ્ઞાન થી જ્ઞાની પુષ્ઠ ની પાસે આવે તો થોડીક થઈ જાય પ્રગટ દિવ કેવાય મારા બી બધા જયારે કશું સારા નું કેમ બરોબર કશું ભાગના રેલું હોય બે વખત આપડે બધું જ જે બુદ્ધિ કામના કરે સારા ના હોય બધા થઈ ગયા હતા ને Well, only ournn profile was <laughs> octagonized. Two adjustments <laughs> here, abhg 눌러 Supposta m irritation Yes, these adjustments're not meant to be Vert الق So what would you do all the other hand of This is what I would suggest to you If you do not choose હું છું બધો છું વકીલ છું જે જે બોલે એ બધું અમુક મોટા મોટી વસ્તુ હમકાર દેખાય તા બટા મોડે લતો અહંકારની દેખાય છે. આ હારી તો બોલ ઘરે ને આને લે લે હારવા લાગે જણે કે મારે તો પૂછાય નઠરાઈ. એટલે ના જઈ. આને બધાનો અંત આવે. yay yeah. અને બીજું એક આપણા છે આપડા ઘર માં વડવા હોય ને તારકો નાય કરે તો એ પારકાપ્ટ કરે કુતરો થ આપડા બધા જૈન બધા બધા જે હા સાચવી વિચારો સાચવી વિચારો કે ભૂલી રહ્યા છું તો આપણને હજુ એટલો બધો રંધાયો છે આપણે રંધાયે આ વ્યવસ્થા આપણા વ્યવસ્થામાં બીજા બધા અનુભવ રૂટ રેસ ઘન દે સંચય બધું હોય એક જ હોય મતલબ ગુણો સર્વ સમાન થઈ જાય જે જાય છે તો એવું ઠીક આ ત્ર દસ ઓગણીસો સિત્યોતેર રસિકભાઈ અંધેરી માટે ખુશી હોય રાજી ખુશી હોય તો રાજીકુસી પછી પત્તા ઉઠાય નહીં કરતી વખતે આપણે કરતી વખતે બઉ ખોટું થયું પણ એ ચાલે નહીં પછી નો પસ્તાવ હોય એ પુણ્ય બાંધે છે શું છે હા પણ આ તો પ્રતિ વખતે આચરણ કર્યું કેવું કરે છે કેટલું દુઃખ થયું છે બેન નું કેટલી દુઃખ કરાય છે વાતાવરણ કેવું રહે છે ઘરમાં થાય ખેંચ ના રે બઉ પણ મોહ ખરો થોડો ઘણો ના મુખિત તો ન જ કહેવાય દાદા જાગૃતિ હોય આ જાગૃતિ પરિણામ ના હોય નોટો થાય જાગૃતિ રે કહ્યું આપ વ્યવહાર વાત કરીએ પછી નાટક ને કઈ અંદર જાગૃતિ રહી જોઈએ કે આ કોઈ કરે આત્મા છે રેવું જોઈએ શું જોઈએ એટલો જ કરવાનો બાપ થયો છોકરા ને ટકા નાખે છોકરો થયો માટે આપણે ટકા ખા છે ને એટલે ખૂબ દેખા કેટલો વ્યવહાર જાણવા માટે જ છે બાકી બાપસી થી બધું રે ચાડે આખા ઘરમાં પછી બોલે જ નહીં એક જ મેનેજર હું તો અત્યારે ઊંધો બારીશ આવું શીખવાડ્યો શું શીખી લે તું કહીશ નહીં એમ કઈ કશું નહિ બોલવાનું હું નહીં છોકરા હું આવું કદી શીખી એના બધા ભાષામાં જોવું પડે કેવું ઠંડક થી ગુસ્સો કરવાનો નાટકી ભાષા એટલે શું ઠંડક ને સાંકળ છે ગુસ્સો કરવાનો આવું નહીવાનું એવું બાયડા બાયડ નહીં સગડી કઈ સગડી જીદાબુદા સગડી જેવો છોકરા ને એમ તો લાગુ છે એ શું કે છે મારો પણ ભણાવો કે હતા <laughs> બોલવું પડે તો બોલે તો મત ઘર માં સંતોષ થાય ઝઘડા થાય મારે કેવી રીતે બોલવું કેવી રીતે નાટકી ગુસ્સો એટલે બધા અમે તમારું શુભ અગાડી ગયા હતા તમારું શુપ થઈ ગયા તો આ બધું ચા ને સારું બધું કરું છો એમ કેમ બધી જરા કહીએ ને શું થાય તમારે આવે ને જ્ઞાન નથી લીધું હોય હું જ્ઞાન ના લીધું હોય એને કઈ આ જાણવું હોય કેવી રીતે જગત નું વરસું જોઈએ ગ્રામે દીકરી વસવા માટે આવું પદ્ધત પણ હોવી જોઈએ ઉગ્રતા તો દેખાવી જ પડે છોકરા મોછો ક્યાં છે તારે શું કાલો મૂ ક્યાં કેન્સર થયું છે આજે તો એમ જ ચાલે આજે એમ જ ચાલે આપડે